કૃષ્ણ નામ લો શિવસના કરતા ગંધર્વરાજ પુષ્પ દંતના એ શબ્દો વૈશ્વિક શબ્દો છે It's not a baby It's not a baby પરંતુ જેના મનમાં જે નામ દ્વારા ભાવ જાગતો એ નામની છૂટ છે કબીર સાહેબ ને યાદ કરીએ કબીરા કુવા એક હૈહારી પ્રાપ્ત કરવા માટે ગતિ કરે પણ એ બધું તો સંભવ બનશે જો એના મુખમાં મુદ્રિકા હશે અને એ મુદ્રિકા એટલે મહામંત્ર રામના મહામંત્ર કેટલો મોટો આધાર એ આખું જગત જાણે છે રામનું કાર્ય અને રામનું નામ આ બેનો જો સમન્વય થાય રામ કામ અને રામ નામ તો રાષ્ટ્ર નહી વિશ્વને ઉણ તમે સુંદર કરી શકીએ એમાં કોઈ સવાલ નહી મુદ્રિકા એટલે રામ નામ એક અર્થમાં ભગવાન રામ દ્વારા આપવામાં આવેલી છે રામ મંત્ર દીક્ષા સ્વયં રામ ભદ્ર ગુરુ બની આપી છે અને એ મુદ્રિકા નો સ્વીકાર કરીને હનુમાનજી ગતિ કરે ઊંચ તમે પણ હરિનામનો આશ્રય લઈને જો ગતિ કરી પ્રભુનું સત્ય જોડાય એ પરમનો અનુબંધ મારી તમારી સાથે લાગી રહે તો આખું સ્વરૂપ એનું બદલે તો ગઈકાલે આપણે હનુમાનજીની વંદના કરી હનુમાનજી વંદના કર્યા પછી ગોસ્વામીજીનક સુતા અતિશય પ્રિય ake okay, durg પુમન બચ કર ચરણ કબ એમ કહીને એનું તત્વત એક રૂપ બતાવ્યું સીતારામજી ની વંદના કરી એક વાર જય જયકાર બોલે શ્રી સીતારામ સમુદ્ર ઓળંગી શક્યા જેને લીધે હનુમાનજી દરેક ક્ષેત્રમાં સફળ થયા એ રામ નામ મણીની ચર્ચા કરતા ગોસ્વામીજી એ બહુ મોટું પ્રકરણ નથી નવ દોહામાં નામ મહારાજ ની વંદના કરી કળીયુગ નું એક સરળ સુગમ જેની વંદના ગો સ્વામીજી કરી સંક્ષેપ માં એનું પણ દર્શન કર जपत मैं भगवान रघुवर ना अनेक नाम रघुवीर ना नाम एमा ए राम नाम है गोस्वामी जी कहूं वंदना करीमन महाप्रभु जी राजाचार्य एम भाष्य मख्य आ जगत मेटा शब्दों अर्थ ईश्वर वाचक है એનો બીજો અર્થ પછી જગત ના ઉપયોગમાં લેવાય એવો એનો બીજો બાકી કોઈ પણ શબ્દ જગતનો એ ઈશ્વર વાચક જ છે એમ ભગવાન રામાનુજાચાર્ય સિદ્ધ કરે એને કોઈ એક ટુકડો પથ્થર બતાવે તો કહે આનો આ પથ્થર પહેલો અર્થ તો હરિત થાય એનો બીજો અર્થ અર્થ પછી પથ્થર થાય એક ડેપુ બતાવે તો કહે આનો પહેલો અર્થ તો શ્રી હરિત થાય जगतना आचार्यों दृष्टि पहलो अर्थ हरिनाम था बीजो अर्थ व्यवहार करवो बाकी प्रधान अर्थ भगवान तो अनेक नाम हरिनाम ગુજરાતી ભીખ માંગવી એના કરતા ભગવાન પાસે જ મંગાવો એટલે એને તપાલ લખી પ્રભુ પર અરજી લખી સો રૂપિયાની ખાસ જરૂર છે સો રૂપિયા નહીં મોકલો તો મને બહુ જ મુશ્કેલી પડશે અને તમારી ઉદારતા લજવાશે અને આખો પત્ર તૈયાર કર્યો પણ પછી મુશ્કેલીમાં મુકાયો કે સર એનું એડ્રેસ આ બિચારાને ખબર નહી એટલે એને અરજી કરી પછી થયું કે ભાઈ બધી ટપાલો આમ તો પોસ્ટ માસ્ટર થ્રુજ આવે એના થ્રુજ પહોંચતી હોય એટલે એને પોસ્ટ માસ્ટર નું સરનામું કર્યું શ્રી હરીને કાગળ અને સરનામું પોસ્ટ માસ્ટર બધી ટપાલો પોસ્ટ માસ્ટર જોતા એમણે ટપાલ કાઢી આ કોણ છે આ માણસે ભગવાન પત્ર લખ્યો છે મારા દ્વારા પોચાડવાની વાત છે એને બિચારા ટપાલ ફોડી આગળ વાંચો મોટી અરજી ખરેખર એને સો રૂપિયાની જરૂર હતી દયા આવી કે ભાઈ આ કેટલો ભોળો માણસ ભગવાન ને કાગળ લખ્યો ભગવાન પહોંચવાની પણ હવે ઓફિસો માં આવું થાય તો ઘણું સારું એટલે પેલા તો પોસ્ટ માસ્ટર સાહેબ રૂપિયા આપ્યા હવે એ સમયમાં પચીસ રૂપિયા આપવા એટલે પચીસ હજાર આપવા કે હું પચીસ રૂપિયા આપે રૂપિયા થયા સો ન થયા એસી થયા બધા આવી ગયા પટ્ટાવાળા સહી પછી એ પોસ્ટ માસ્ટર ને થયું કે આપણે જે થયું એ જેટલું પહોંચ્યા એટલું મોકલી દઈએ એમણે પાછું પેલા પત્ર જ્યાંથી લખ્યો હતો ત્યાં રૂપિયા મોકલ્યા ટપાલ લે ભગવાન વીસ રૂપિયા પોસ્ટ ખાઈ ગયો છે આ મેં ફાળો કર્યો કયા સરનામે કમકોત્રી લખવી અનેક ના અનેક રૂપ રૂપાય આંખ દરેક ભારત નું મન ભારતની વાત ભારતની સમજ દરેક શબ્દમાં પેલા હરી વાત અર્થ કાઢે માહિત કહો તો પેલા એમાં હરી શબ્દ હરીને જુએ આમ તો શંકરાચાર્ય મહારાજ નો વિશેષ પ્રભાવ પણ રામાનુજ નો પણ બહુ જ વિનોભાવેખાયો એના ગ્રંથોમાં રામાનુજાચાર્ય મહારાજ એના ગુરુ મંત્ર આપ્યો એક બાજુ જ્ઞાનની બોલવાલા બીજી બાજુ આ ભક્તિ નો પ્રવાહ રામાનુજ ભગવાને વહાવ્યો આમ તામિલનાડુ ને કર્ણાટક ના સીમાડા ને પાર કરતા કરતા ગુજરાત સુધી મહારાષ્ટ્ર સુધી આ ભક્તિ પ્રવાહ વહયો ભગવાન રામાનુજ ને માણસો આવીને પૂછે કે બાપજી આપો ને તમે જે મહાનતાને પ્રાપ્ત કરી છે આજ્ઞા હતી લોકોની માંગ હજારો લોકો એની પાછળ દીક્ષિત થવા તંત્ર આપી શકે એક વખત લોકો બહુ જ રડ્યા ભગવાન રામાનુજ ને કે જે થવું હોય તે થાય મંત્ર આપ્યું ઉલ્લંઘન કર્યું લોકો ઉપર આશીર્વાદ થયો પણ પોતાના વ્યક્તિગત જીવનમાં ગુરુ આગા તૂટી ગઈ સમાજમાં ગુરુ મંત્ર જાહેર કરી પછી સીધા જ પાસે જેમ કોઈ ડ્રાઈવર કોઈ એક્સિડેન્ટ કરે સીધો પોલીસ ચોકી હાજર થઈ ગયો મારી ભૂલ થઈ ગઈ મારી દુર્ગતિ તમારા શબ્દોમાં નિશ્ચિત છે શું થઈ કે આપે મને કહ્યું હતું મંત્ર પ્રગટ કરીશ ને મેં લોકોની લાગણી જોઈને રહી શક્યો નહીં મેં મંત્ર પ્રગટ કર્યો મેં ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું પણ બાપજી એક પ્રશ્ન પૂછ્યો શું કે મેં તમે આપેલો મંત્ર તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી ઘોષિત કર્યો એનું ફળ મને મળે મારું પતન પણ સ્વીકાર્યું વાંચ એ મહાપુરુષ એક શબ્દમાં એનો પ્રથમ અર્થ હરી કરે બીજો અર્થ વ્યવહાર પર રઘુનાથજી ના પોતાના અનેક નામો એમાંનું જે રામ નામ છે એની હું વંદના કરું છું જે મણી છે અગ્નિ સૂર્ય અને ચંદ્ર નો હેતુ છે હોય તો હે તું ક્રિસાન માણસને વિશ્રામ આપે અને સૂર્ય જેમ અંધાર અંધારાનો નાશ કરે એમ ભગવાન રામ નું નામ માણસના પાપને બાળે માણસની મૂઢતાને તોડે માણસને પરમ વિશ્રામ આપે એવું હરિ નાથ એની વંદના શરૂ કરો મહામંત્રપત પ્રદેશમાં કમાય પોતા બહાર જાય મહાદેવ કૈલાસમાં ભેગી થાય એટલે કાશીમાં જઈને પછી વાપર્યા કરે મુક્તિનું સદાવ્રત કર્યા કરે આવો આવો રામ નામ વાપર્યા કાશી મહાર હે તું કુપદે રામ રામને મહામંત્ર સમજીવ રામ રામ મંત્ર ની વચ્ચે થોડીક જગ્યા રાખજો મંત્ર જપનું એક વિજ્ઞાન છે મને કોઈ બે બળદ આપી દે ને હળ આપી દે ને દી દે રાસ આપી દે અને મને કહે કે બાપુ તમે આ બધી જ વસ્તુ ખેતરને ખેડી શકાય હળ આપી દે બળદ આપી દે એની રાસ આપી દે જોડી દે બધું કરી દે બધી જ ખેતરે આપી દે બધી જ વ્યવસ્થા ખેતર ખેડવાના બધા સાધનો આપી દે પણ હું ખેતર ખેડી ના શકું કારણ કે મને એનો અભ્યાસ નથી મારા પાસે એની ચાવી નથી એટલે આપણે ત્યાં મંત્ર વિજ્ઞાન એમ કહે છે કે બે મંત્ર વચ્ચે થોડીક જગ્યા રાખે જે કિનારા હોય છે ને ત્યાં ગંગા નથી હોતી કિનારાની વચ્ચે જ ગંગા હોય છે બે ની વચ્ચે જે ખાલી જગ્યા એટલે તો હું માણસને એ રીતે જોયા કરું કે રામચરિત માણસ બે પંક્તિઓ હોય એમાં તો શબ્દાર્થ છે પણ એની વચ્ચે જે ખાલી જગ્યા છે એમાં કઈક તત્વર્થ છે રામ રામ ભલે ઓછા જપાય બહુ ચિંતા ને પણ બહુ સ્પીડ કરવાની જરૂર નથી રટો, બે મંત્રો જગ્યા રાખો ઉર્જા ફૂટે છે એમ મંત્ર ના અનુભૂત મહાપુરુષો માને છે મહામંત્ર પણ શંકર મહામંત્ર એને મહામંત્ર સમજીને એનો જપ કરે અને એ રામનામ ની મૂડી દ્વારા ગણપતિના પુત્ર ગણેશજી એને જયારે રામનામનો મહિમા જાણ્યો ત્યારે એમણે પણ એ રામ નામનો સ્વીકાર કર્યો અને જગતમાં પ્રથમ પૂજ્ય બન્યા જેને દુનિયામાં પૂજાવું હોય પૂજાવવું એ બહુ સારી વસ્તુ નથી દુનિયા એની મેળાએ આદર આપીને એ વાત જુદી છે પણ જેને જગત માં આવો આદર પ્રાપ્ત કરવો હોય એ હરિનામ નો આશ્રય કરે ગણેશજી રામ નામ દ્વારા જગત પૂજ્ય બનાવે પ્રથમ પૂજ ના આદિ કવિ વાલ્મીકી રામ ન બોલી શક્યા મરા મરા બોલ્યા અને છતાંય શુદ્ધ થયા આ બધી જ પંક્તિઓના કલયુગ માટે રામ નામની જુદી જુદી વિધાઓ બતાવી છે મંત્ર જપવાની જે પદ્ધતિ હોય એ રીતે આસન જે રીતે કરવાનું હોય એ રીતે તમે જપો એક પદ્ધતિ એ બીજી પદ્ધતિ લખવાની બતાવી ગણેશજી રામ નામ લખ્યું પૃથ્વી ઉપર રામ શબ્દ લખી પછી એને પરિક્રમા કરી છે કોઈ દિવસ પ્રથમ પૂજ્ય બને નઈ એટલે એને યુક્તિ બતાવી દીશ કે ભાઈ રામ નખો ને પછી તમે આટો મારી લો કારણ કે રામ માં બ્રહ્માં નિરમિત આજ કલ ઘણી જગ્યા એ મંત્ર લેખન પ્રવૃત્તિ ચાલતી લખવા માટેની એક વિધા મહામંત્ર સમજીને મંત્રના વિજ્ઞાન પ્રમાણે જપવાની જે શિવજીની વિધા શુદ્ધ વાલ્મિકીજી બની ગયા ઉલટો જપ કરીને અશુદ્ધ બોલીને શુદ્ધ થયા એટલે એ છૂટ પણ આપી દીધી કોઈને બરાબર રામ કૃષ્ણ કે બરાબર બોલતા શુદ્ધ થશે એટલે કોઈ પણ રીતે હરિનામ એ ત્રીજી વિધા બતા કે આ રીતે હરિનામ લે એ પણ ધન્ય બનશે આપણે ત્યાં એક ખોટી કર્મકાંડ ની દ્રષ્ટિએ જે કઈ નિયમો તમે અશુદ્ધમાં અશુદ્ધ હો ત્યારે તો હરિનામ સિવાય બીજું કઈ લેવાય જ નહીં કોઈ પણ સ્ત્રી પુરુષ લોકો ડરે છે કે અમુક ઘરમાં ઘટનામ તો જયારે અતિશય અશુદ્ધ હો ત્યારે હરિનામ સિવાય બીજું કઈ લેવાય જ કારણ કે બીજી કોઈ વસ્તુ ત્યારે મને તમને શુદ્ધ નહીં કહી શકે અને પ્રમાણ વ્યાસગાદી કહે એટલે જવાબદારી બોલું છું મહાભારતની દ્રૌપદી સ્થિતિ કઈ હતી જયારે રાક્ષસી ભૂજાઓ એને ખેંચીને લઈ આવ્યા રાજ્યસભામાં દ્રૌપદી એક વસ્ત્ર નારી ના ધર્મ એ સ્ત્રી હતી એ વખતે કોને બચાવી દશા હોય તમારા ઘરમાં કઈક એવું થઈ જાય ત્યારે તો રામાયણ ખાસ વાંચો ત્યારે તો ગીતા ખાસ સ્વાધ્યાય કરો ગીતા પઢો તુલસીદાસજી છૂટ આપે કર્મકાંડ ના નિયમ પ્રમાણે કોઈ એવા એને આપણે ઇનકારી ના શકીએ એના જે સૂત્રો હોય એને આપણે મર્યાદામાં પાડીએ બાકી ભગવાન નામ ની વાત આવે છે ત્યારે બધા જ માર્ગો ખુલ્લા છે એમાં જરાય ચિંતા કરવાનું કોઈ કારણ મહાપ્રભુ નો મલમૂત્ર નો ત્યાગ કરે ત્યારે હરે કૃષ્ણ હરે કૃષ્ણ ભગવાન ગૌરાંગ પાસે કોઈએ ફરિયાદ કરી કે આ તમારો શિષ્ય મળમૂત્ર ત્યાગ કરે અશુદ્ધ દશામાં પણ હરિનામ લે છે મંત્ર મહિમા ઘટાડે ભગવાન ચૈતન્ય એને બોલાવ્યા કે ભાઈ બધા ફરિયાદ કરે છે હરિનામ નો મહિમા અને તું બોલે બાપજી હવે ધ્યાન રાખીશ શું કરું મારા કાબુમાં નથી કૃષ્ણ ઉચ્ચાર થઈ જ જાય છે હું શું કરું બોલે પણ સંભાળ છે પછી એમ કહે છે કે વિચારો શૌચમાં મલમૂત્ર નો ત્યાગ કરે ત્યારે હરિનામ ન બોલાઈ જાય એટલા માટે પોતાની જીભ પકડી રાખે પછી એને બહુ જ મુશ્કેલી પડવા લાગે ચૈતન્ય મહાપ્રભુએ આ જાણ્યું ત્યારે આંખમાં મને તો સતત લાગે છે મેં રાજકોટની ગઈ કથામાં પણ આ શબ્દો ઉચ્ચાર્યા મને યાદ છે બાર વર્ષ પહેલા એ શબ્દ નો બોલ્યા પછી મને સ્વર્ગ જયમલભાઈ પરમારેક શસ્ત્રો છે હું તમે જાણીએ છીએ કે એક જણ ની બુદ્ધિ બગડે તો આ ઈશ્વરનું કેટલું સુંદર સર્જન કુરુપ બની વિજ્ઞાન આપણે ભણ્યા છીએ આપણી નજર સામે સો ડિગ્રી આ વિજ્ઞાન નું સિદ્ધાંત છે સો ડિગ્રી ગરમ ગરમી આપીએ એટલે આપણી સામે પાણી વરાળ થઈ જાય સો ડિગ્રી થી ઉકળતું પાણી કોઈના ઉપર આપણે રેડી દઈએ તો એ માણસ કેટલું જીવી શકે ખાલ તો નીકળી પણ આપો તો લોઢું પાણી થઈ જાય આ વિજ્ઞાન બીજો સિદ્ધાંત સો પાણી વરાળ થઈ જાય પણ પંદરસો ડિગ્રી આપો ગરમી તો લોખંડ પ્રવાહી થઈ જાય ધોધવા પચીસો ડિગ્રી લોરસો ડિગ્રી લોરાળ થવા માંડે પચીસો ડિગ્રી એ લોખંડ વરાળ થઈ જાય એમ વિજ્ઞાન સિદ્ધાંત કહે છે પચીસો ડિગ્રી ઉષ્ણતા લોઢું વરાળ થઈ જાય વિજ્ઞાન કહે છે જગતની હકીકત છે એક અણુબમ દસ કરોડ ઉષ્ણતા અત્યારની ગણતરીમાં અત્યારે દુનિયા પાસે પચાસ હજાર અણુબમ્બ છે આ આપડો બહાર નહોતો પડતો આપણે પાંચ ધડાકા પીર્યા પછી બહાર પડ્યો આ રહસ્યો પછી બહાર નીકળ્યા આખા જગત ઉપર પચાસ હજાર અનુબમ છે આ પૃથ્વી ઘણા રહસ્યો હિન્દુસ્તાને ધડાકો કર્યો ત્યારે નીકળ્યો હિન્દુસ્તાની ધડાકો કરે એમાંથી ઘણું નીકળ્યું એ તો હકીકત છે પછી કોઈ અધ્યાત્મક ક્ષેત્રમાં ધડાકો કર્યો કોઈ વિજ્ઞાનિક ક્ષેત્ર ધડાકો કર્યો કોઈ પણ ક્ષેત્રમાં ભારતમાં માણસ જયારે કઈક કરે છે ત્યારે જગત માં બીજું અનેક રહસ્યો બહાર આવે પચાસ હજાર સાત વખત એક ને એક માણસ ને સાત એક વખત માણસ મરી જાય પર્યાપ્ત છે પછી એને સાત વખત મારવો પણ એટલી શક્તિ આજે જગત પાસે છે હવે એમાં એક માણસ બુદ્ધિ બગડી જાય મારે આ બધું કોઈ નાદિર શાહ જેવું નીકળે નાદિર શાહ નાદિર શાહે એના સેવકોને કીધું કે કોઈ નાચને બોલાવી આવ્યું આખી રાત એ સ્ત્રી આની પાસે લગભગ અડધી રાત થી ઉપર પોણી રાત સુધી એ નાચ નાદિલ શાહ બહુ ખુશ થયો એના જીવનમાં લખ્યો છે પછી ખુબ સોનું ને સિક્કા વસ્ત્રો અલંકારો પ્રભાવિત થયું અને પછી એક તો હું સ્ત્રી સુંદર સ્ત્રી યુવાની એમાં તમે આટલું બધું મને આપ્યું આ બધું હું ચંધકાર માં હું મારે ગામ પહોંચું કે કઈ રીતે હું એટલે આને તાળી મારીને પોતાના સેવકોને બોલાવીને કીધું કઈ આવો આ સ્ત્રીને મૂક્યા હોય રસ્તામાં જેટલા જંગલ અને સ્ત્રીને અજવાળું આપવું હોય તો બે મશાલ ધારી ને મોકલવા જોઈતા હતા પણ સાત ગામડાનો નાશ એ માણસે કર્યો આવી જો સંસારમાં બુદ્ધિ હોય તો ક્યારે કોણ બુદ્ધિ પેલી કરે અને સ્વીચ દબાવી દે તો આ જ કોઈ મગજ ઉભું ના થાય એને કોઈ રોકી રહ્યું છે તો મારી સમજમાં કેવલ હરિનામ રોકી રહે છે પરમાત્મા નામ એને રોકે છે વિનોબાજી ઠીક કહ્યું નામ દ્વારા રૂપ દ્વારા ધામ દ્વારા ગુણ દ્વારા જે વિલસે છે જગતમાં એ પરમ સત્તાની વાત છે આખું જગત જે અત્યારે આમને સારું લાગે છે એની પાછળ ભારતીયો જપેલું હરિનામ કામ કરે છે અહિંસા પ્રતિષ્ઠાયામસિધલિ હિંસકો અહિંસક બનતા હરિનામની પાસે પ્રભુના નામનો જે મહિમા એની અનેક વિધાઓ છે અશુદ્ધ માં અશુદ્ધ દશામાં પણ તમે નામ લઈ શકો છો કોઈ પ્રતિબંધ નથી હરે રામ હરે રામ રામ રામ હરે હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે મૂળ તો ઉપનિષદ નો મંત્ર છે આક્રમમાં પણ ચૈતન્ય મહાપ્રભુએ મંત્ર ને રૂપમાં ન બોલી શકાય જાહેર ઉચ્ચારણ ન થઈ શકે એટલે કળિયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે પોતાના એક સંતના પ્રભાવથી એ મંત્રને નામમાં પરિવર્તિત કરી અને હરે રામથી શરૂ થતો મંત્ર હરે કૃષ્ણથી શરૂ કરી અને કીર્તન છૂટ આપી તમે મંત્ર ને આવી રીતે જપીશો કીર્તન કરી શકો શકતા રામ રામ ઉલટું બોલ્યા અને પરિણામ એ આવ્યું કે પરમ શુદ્ધ બન્યા ભય સહસના સુ શિવ જપી જપીજ પત્ની પાર્વતી ને ભગવાન શિવજી એ કહ્યું કે દેવી એક વખત રામ મહામંત્ર નો જપ કરવા લાગ્યા રામ રામે રમે રા સહસ્ત્ર પાર્વતીએ સાંભળ્યું કે એક વખત નામ લઈએ તો એ સહસ્ત્ર નામ બરાબર છે શિવજીની સાથે ભવાની પણ જપવા લાગે એટલે કે તમારે ગણતરીના અર્થમાં જપવું હોય એક વખત બોલો હજાર નામ તમારે લખીને જપ કરવો હોય તો ગણેશની જેમ લખીને કરો તમે ઉલટું જપો તો પણ ચાલે તમે મંત્રના વિજ્ઞાન પ્રમાણે જપો તો પણ ચાલે આમ બધા જ રસ્તાઓ મંત્ર ખુલ્લા કરી દીધા ભવાની એને એ રીતે જપે છે ભગવાન શંકર નામના મહિમાને ખુબ જાણે છે પરિણામ એ આવ્યું કે વિષ પણ અમૃત બન્યું સંતોએ કહ્યું ને કે રામ રામ બોલતા એમણે વિષ પી વિષ સાથે રામ શબ્દ જોડ્યો એટલે વિશ્રામ થઈ ગયો કાલ પુટ કાલપુટ વર્ષા ઋતુ તુલસી સાલી સુદા રામ ભગવાન ની ભક્તિ એ વર્ષાઋતુ એક વસ્તુ છે ઋતુ ગુજરાતી ઉનાળો ચોમાસું નામ શાસ્ત્રીય રીતે સ્વઋતુ પણ ઋતુ તો વર્ષાઋતુ જ કહેવાય બાકી તો આવે જાય ખબર ન પડે બાકી ઋતુ તો એક માત્ર ઋતુ વર્ષા જેનું વર્ણન કરવા માટે રઘુનાથજી પણ માધ્યમ કવિ હૃદય પ્રભુનું એ વખતે ખીલ્યું વસ્તુ ઉગે ને એ નીચેથી ઉગે પણ વર્ષા નીચેથી ન થાય એ તો ઉપર આવે એમ ભક્તિ તો કોઈની કરુણાથી વરસે ત્યારે મેળખાય ઉગતી નથી ભક્તિના ક્યાંય છેડા એવો ભગત થઈ જાય કારણ કે એ વરસાદ બની ને રઘુપતિ ભગતી તુલસી સુદા સારી એટલે ધાન્ય એક પણ તુલસી સાદી સુદાસ સુદાસ વિનમ્ર સેવક સરળ સેવક સેવક ના ઘણા રાજકી એટલી કરે કે ન પૂછો પણ એનું ધાર્યું જરાટ ન થાય એટલે એનો તમે ગુણ પ્રગટ થયા ગો એની સેવાનો આખો અભિપ્રાય છે તામસી સેવા ઘણાની સેવા રાજસી સેવા છે કરે છે ખૂબ પણ એ સેવાના બદલામાં એને પ્રતિષ્ઠા મળવી જોઈએ એ રજોગુ વૃત્તિ છે કોઈ બે જણા બોલે પછી ભેલા આપડે ના પાડી નહીં નઈ ભાઈ આપડે તો નિમિત્ત છીએ પણ બોલવું જોઈએ બાકી નથી આપણે પણ અંદર હજી બે જાય તમે તો કેવું કામ કરો છો હદ કરી તમે હા હદ એટલે હદ તમે તો કામ કરો છો એટલે માણસ શું કહે કે નહીં ભાઈ નહીં હવે આપણે તો કઈ રેવા દો ને ભાઈ શું કામ વધારે નથી આપણે ખાલી નિમિત્તે પણ શાંત હોય પાછળ હોય દેખાય પવન મારે કેવા માટે કેવું પડે હનુમાનજી ની સેવા ત્રિગુણા તીક છે સત્વ પણ નથી એવા ત્રણેય ગુણો થી પર છે નિસ્ત્ર ત્રણેય ગુણો ઉપરની સેવા ખબર ન પડે મને કોઈ જોઈ ન જાય અને પાછું કોઈ ન કરે એવી સેવા કરતો હોય આજે સવારમાં રક્તપિત રોગી ની સેવા કરીને દર્શન કરીને આવ્યો બધા રજૂ કર્યા સેવા યુવાન ભાઈ બહેનો આવું કરવું પડશે રામ નામ નું ખૂબ બળ લઈને આ રાષ્ટ્ર માટે આવી સેવાઓ કરવી પડશે જેને કોઈ ન બોલાવે એને બોલાવો મારા બાપ હ એવો સેતુ બાંધો એકાબીજાની વચ્ચે ભૂતકાળ ભૂલો ભવિષ્યની ચિંતા છોડો વર્તમાન જે હાથમાં છે એને બરાબર ઉજાળ સેવાના ક્ષેત્રમાં પણ સેવા સત્વિત કોઈ માણસ સેવા પોતાની રીતે ગુમાવી જ નાખે પોતાની રીતે અનુરૂપ ફેરવી જ નાખે જરાય તમે આમ ઠેસ ન પહોંચાડી શકો તરત જ એની સેવા વિપરીત બની જાય સમર્પિત સેવક હોય પણ જેના ચરણમાં સમર્પિત હોય એની પાસે એની સેવાની પાછળ તમસતા પડી છે સત્વગુણ સેવા વિનમ્ર હનુમાનજીની સેવા તો ત્રણેય ગુણ થી રજ નથી તમ નથી અંધારું ના હોય રજકણ ન પીડ્યું હોય તમામ સેવા ક્ષેત્રો એના બિલકુલ સંપૂર્ણ સફળ રહ્યા તો સેવક ના આવા આવા પ્રકાર હોય રઘુપતિ ભગતી પોતાના સમયમાં લાગ્યું છે કે હવે શું લગાડવાની જરૂર છે એટલે શું શબ્દ અક્ષર લગાડે સુદાસ સાવિક સેવક જે છે હરિભજતો હોય સત્વ પ્રધાન બની સુદાસ એના ઉપર ભક્તિ વરસાદના રૂપમાં વરસે રામ રામ આમ તો જે અષાઢ શ્રાવણ અષાઢ શ્રાવણ ભાદરવો આસો આપણે જે ચોમાસાના મહિના એમાં મુખ્ય તો બે જ મહિનામાં જ વરસાદ હોય ને પણ તુલસી કહે છે સાવન ભાદર માસ રામ નામના જે બે અક્ષરો જે બે પહેલા છે એ શ્રાવણ ને ભાદરવો મહિનો છે એના દ્વારા એટલે એટલું સમજી લઈએ ભૂમિકા સુદાસપણાની આવે રામ નામ સાવણ ભાદરવો બને તો પછી ભક્તિ ની વર્ષા આવી રીતે ભક્તિ હંમેશા વર્ષાથી મળશે આપણા પ્રયાસોથી રૂપમાં આવે તો રામ નામ એ શ્રાવણ ને ભાદરવો મહિનો છે રામ નામ ડોલશે એનું શ્રાવણ મહિનામાં શિવ પૂજન સફળ થશે રામ નામ ડોલશે એના ભાદરવા મહિનામાં એના પિતૃ ઓ નું શ્રાદ્ધ થઈ જશે એક જ નામમાં શ્રાવણ ભાદરવો બંને મહિનાની ઉપાસના શિવ પૂજન રામ નામ દ્વારા રામ નામ દ્વારા રામ નામ આગળ ગોસ્વામીજી ત્યાં ત્રણેય કથાની અંદર આ રામ નામ નો મહિમા પ્રકરણ ઉઠાવ્યું હોય તો કેમ સંક્ષિપ્ત વિચાર કરીએ ફિર કવિ વસ્તુ સવિસ્તર હરિનામનો ખૂબ મહિમા ગોસ્વામી છે જેમ રામાયણ છે એમ નામાયણ છે સુધારે ભગવાન રામ એક શિવષ તોડે એનું નામ કેટલાય સાધકોના અહંકાર સાધકોને મુક્ત કરે ભગવાન રામ વનમાં જઈને શબરી ગીત આ શરણ રાખે કલયુગમાં એનું નામ અને સેતુ બનાવે સમુદ્ર ઉપર ત્યારે પાર થઈ શકે ભગવાનનું નામ સ્મરણ માત્ર થી સુકાઈ જાય ભગવાન રામ રાવણ ઉપર વિજય કરે સદન સકટક રાવણને મારે એના નામે ભક્તોના હૃદયમાં નિત્ય અખંડ રામ રાજ્યની પ્રસન્નતાનું સ્થાપન કર્યું આમ રામજી ત્રેતાયુગમાં સ્વરૂપ ધારણ કરીને જે જે લીલાઓ કરી એ બધી જ લીલાઓ બન્યા એમ અનેક પાત્રો ની મહિમા બતાવી અને ગોસ્વામીજી રામ નામનો મહિમા કાય બધાના સારમાં માટે એટલું જ કહેવાય કે આપણે ગામડામાં રહેનારા માણસો આપણે ક્યાં મોટું ધ્યાન કરી શકીએ ક્યાં મોટા મોટા કરી શકીએ થાય તો સારું પણ ક્યાં થઈ શકે ક્યાં ઉપાસ જેવા માટે અવલંબન છે કારણ કે કળિયુગમાં નહી કર તુલસીએ કહ્યું કે રામ નામ એક માત્ર આધાર કળિયુગમાં પરમાત્મા નું નામ એક માત્ર આધાર ભોળા ભાવે નિર્દોષ ચિત્તે જે હરીને સ્મરશે એની લખેલી વાત છે એને લખ્યું કે એક ધર્મગુરુ ચર્ચના એક પાદરી ફાધર જે હોય તે એને લોકો સંત કહે છે હવે ખ્રિસ્તી ધર્મમાં તો એવું કોઈ સીધે સીધો સંત ન થઈ શકે એને તો જે પરંપરા છે એ અધિકૃત કરે એ જ સંત ગણાય નહીં સીધો સીધો સંત નો થાય એ તો આપણી પરંપરામાં સંત નું બિરુદ મળે તો જ થાય નહીં અમુક રીતે એને કરવું પડે અમુક બેઠા કરવા પડે ને અમુક ને જે કઈ હોય તે લોકોને સંત કોને કહી દીધા અને એવી કીર્તિ ફેલાય ગઈ ચારે બાજુ કે પોતાની બોટ લઈને આવે એવું ટોય લખ્યું છે આવે છે પેલા ત્રણેય જણ ખબર પડી કે મોટા ધર્મગુરુ આવે છે એટલે એ બિચારો તો ગભરાઈ ગયા કારણ કે એ તો સાવ નિર્દોષ ચિત પેલા આવ્યા એટલે ધર્મગુરુ થયું કે આખી દુનિયા લઈ નીકળી છે નહીં આ તો અમને પગે લાગે એટલે ધર્મગુરુ જે મગજમાં અંદર તકલીફ હતી થોડીક ઓછી થઈ ગઈ કે આવા કઈ છે જ નહીં તો કઈ ખબર નથી એટલે લોકો નીકળ્યા પૂછતા જ સંત શબ્દ સાંભળ્યો નથી તમને કઈ પ્રાર્થના આવડે પ્રાર્થનામાં તો અમને કઈ બીજું નથી આવડતું અમે તો એમ કહીએ કે ભગવાન ઈસુ એક અને એનો સંદેશો આવડતું જ નથી આ તો નિપટ ગવાર છે આ લોકો અને કયા આવડતું પ્રાર્થના એવી ન હોય પ્રાર્થના પણ ચર્ચ દ્વારા અધિકૃત હોવી જોઈએ રશિયામાં આવું બહુ ચાલેલું પ્રાર્થના કરી શકો તમને ફૂટેતા ઉપર તરા એટલે ભારતીય આપણે આપણી જે વિચારધારા એ આપણે એના વખાણ કરીએ એટલા માટે નહીં એમાં બધી છૂટ છે કારણ કે કોને ક્યારે ફૂટે શું ખબર પડે આ તો વીચળીને ચમકારે મોતી પરો ક્યારે ક્યાં ચમકારો થાય ક્યારે ક્યાં ચોમાસામાં પાણીના ધરા ભરાય રમતા હોય એક છોકરો ડૂબકી મારે એ ક્યાં નીકળે એ નક્કી નઈ અહીંથી નીકળે અહીંથી નીકળે જેવો તડવા વાળો મોટો ધરો હોય અહીં ડૂબકી મારીને ક્યાં નીકળે કોનામાં એક પરમ તત્વ પ્રગટાય એ કઈ ને કહેવાય ક્યારે ક્યાં નીકળે અમુક વિચારધારામાં કેવું કે પ્રાર્થના પણ અધિકૃત કરે તો થાય બઉ કૃપા કરી પછી આ ધર્મગુરુ ને પ્રાર્થના શીખવા પ્રાર્થના શીખવાડી અમારે એક એક આપણે મારે ક્યાં ભાઈ રાંચીમાં રાંચીમાં એક સંન્યાસી રોહતક માં રોહત હરિયાણામાં કદાચ ત્યાં એક મહાત્મા છે બહુ રમુજી મહાત્મા સંન્યાસી ભણેલા ગણેલા એટલે પછી એને અંગ્રેજીમાં એક પ્રાર્થના લખી મને અંગ્રેજી આવડતું નથી અને એના હું તમને હમણાં હું ન્યુઝીલેન્ડ હતો ને તો બધા છોકરાઓ યુવાનો એ મને કાગળ લખ્યો કે બાપુ તમે ગુજરાતીમાં બોલો હિન્દીમાં બોલો અમને કઈ સમજાય નહીં અને તમે હવે અંગ્રેજીમાં ક્યારે કથા કરશો મેં કીધું હવે કાંઠે પાકેલે ઘડે હવે કાંઠા બાઠા ચડે નહીં હવે તમે આમ તો ખરા દયા તો કરો હવે તમે ગુજરાતી શીખી જાઓ એ ઉપયોગી થશે હું હવે આ ઉંમરે અંગ્રેજી શીખું તમે તમારી માતૃભાષા બોલો ને આપણા ઘરો તમારા છોકરાઓ અંગ્રેજી ભણે તો જરૂર ભણે જોરદાર વજનદાર ભાષા બીજી ભાષામાં એવું એવું જામતું જ નથી છોકરાઓ ભણે આજની વિશ્વની ભાષા છે અંગ્રેજી જરૂર આપણી જે મૌલિક ભાષા છે હું તો પ્રાર્થના કરું તમારા બાળકોને તમારા ઘરમાં અમુક સંસ્કૃત શ્લોકો ને સ્ત્રી પણ શીખવાડ છે ભાષાનું બહુ ધ્યાન રાખ અંગ્રેજી તો આપણું કામ નહી મને છોકરાઓ ન્યુઝીલેન્ડ માં કીધું બાપુ તમે અમને કઈ સમજાતું નથી આમાં પછી મને એ મહાત્માની કવિતા યાદ આવી એટલે મેં બે લીટી ગાયોખી રાખેલી મહાત્મા ની ઉંમર કેટલી હશે ભાઈ સિત્તેર તો હશે ને અને એવા રમું મહાત્મા પંજાબી શરીર અંગ્રેજી ભાષાનું જ્ઞાન પછી અંગ્રેજી હિન્દી ભેગી કરીને કવિતા કરી બટ આયા હૈરે થ્રુ તે ભજન રામ કો કો પાવે જનમ જનમ મારા સદગુરુ થ્રુ થયો મેડ આયા લેકિન આયા હેરે ત્રણેય આ પ્રાર્થના કેવાય આપણા ધર્મ એ ગોઠવેલી આપણા એ જ બોલ એક પાઠ કરાવ્યો બીજી વાર કરાવ્યો ત્રીજી વાર પેલા વિચારક ગવા કઈ કે વડીલ નથી હજી એક વખત બોલો પોતાની બોટમાં બેસી અને આમ પોતાના સ્થાન તરફ કરે છે અને બહુ રાજી કે મેં આ મહત્વનું કામ કર્યું મનમાં વિચારી જતા હતા ત્યારે જોયું કે આમ પ્રવાહ ઉપર એ પેલા ત્રણ જણા હતા પાણી ઉપર દોડતા અને ધર્મગુરુ પાસે આવી પાણીના મોજા ઉપર ઉભા પેલો બોટમાં ધર્મગુરુ બોટમાં અને આ પાણી હાથ જોડીને કીધું બાપજી આ પ્રાર્થના પ્રગટ થાય બીજી કોઈ જરૂર પડે તો કળિયુગમાં બાપ ભક્તિ કરીએ ઉપાસના કરીએ તો દમ ભાવી જાય અહંકાર આવે જ્ઞાન અખંડ રહેતું નથી કર્મ ની કુશળતા હુ તમે પ્રાપ્ત કરી શકતા નથી પૂર્ણ માત્ર પરંતુ હરિનામ સર્વ સુલભ છે ગામડાના માણસો એમ થાય ને કે આપણને તો શું આવડે આપણે શું કરીએ જરાય ચિંતા કરવાની જરૂર નહીં કેવલ હરિનામ પર્યાપ્ત છે એમ શાસ્ત્ર વચન કહે છે રામ નામ કલયુગમાં અભિમત દાની છે તુરંત જે મનમાં ભાવ હોય આપણા કલ્યાણના આપણે કુભાવથી લઈશું હરિનામ તો કદાચ આપણને બહુ એટલો બધો આનંદ નહી થાય પણ દિશાઓ તો પવિત્ર થશે જપંગ આપણે ભાવ ન જાગે તો પણ દિશાઓ તો પવિત્ર દિશાઓ ચોક્કસ પાવન થશે એવું સૂત્ર તુલસી નામ મહિમા ગાયો આખી વાતના એટલું જ કેવું કે ખૂબ હરિનામનો આશ્રય કરજો માળા ઉપર કરો તોય છૂટ છે આંગળી ઉપર જપો તોય છે આમ તમામ સંતો એ કહ્યું ચૈતન્ય મહાપ્રભુ તો આટલા મોટા પ્રકાંડ વિદ્વાન એમણે પોતાનું બધું સાહિત્ય ગંગાજીમાં નાખી દીધું અને કેવલ હરિબોલ હરિબોલ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ કરવાથી પછી લોકો પાછા એવા તર્કો કરતા હોય મારી સાથે ક્યારેક આવી ચર્ચા થઈ ઘણા વર્ષો પેલા કોઈ એમ કીધેલું રામ રામ રામ રામ રામ રામ રટવાથી રામ મળે તમારો કહેવાનો ઈરાદો શું છે તમે ઈચ્છો છો શું કે રામ રામ રામ રામ કરવાથી રામ રામ મળે તેનો અર્થ એમ છે કે લાડવા લાડવા કરવાથી લાડવા મળે કેમ સમજાવું કે ભાઈ લાડવા લાડવા કરવાથી લાડવા ના મળે રામ રામ કરવાથી રામ ઘણા મળ્યો છે લાડવા લાડવા કરવાથી લાડવા ના મળે લાડવા લેવા માટે તમારે ઘઉં દબાવવા જોઈએ અંદર ઘી નાખવું જોઈએ એને એની રીતે કરો તો જ થાય એ કે જળ વસ્તુ પુરુષાર્થ મળે ચેતન વસ્તુ સ્મરણ અને ચિંતન પણ રામ રામ રટતા તો કેટલાય પાસે આવ્યો છે એ હકીકત છે દંતકથા સવાર આપણું જુનાગઢ દૂર ક્યાં છે એને પુકાયો ના આવ્યો ના પ્રતાપે જેવા ગંગા જમના ની નથી આવતો રામ આવે છે અને રામ એટલે કઈ ધનુર ધારી રૂપ માં જ આવે એવું થોડું છે રક્ત પિત રૂપમાં રામ ને તમે એક રીતે ચિત્રો નહી હા રામ રૂપ રામ એટલે રામ રામ સમાન રામ નિગમ ભલે રામ કોઈ જગત વિકલ્પ નથી પણ રામ કોઈ એક ચોકઠામાં ફિટ નથી થતો અનેક રૂપરૂપ આવ્યો વિષ્ણવે એ રક્તપિત ના રોગી રૂપમાં આવે આ બિરખાના પાદર માં રક્તપિત નો રોડી થઈ ગયો હું ભાગવું તો ખાલી સરિખા ડોલવા લે આકાશ ના આધાર પછી હરી જયારે નાટક કરે પછી તો કેવું કિંમતી ગવન પહેરે એના ઉપર પાલખી એમાં હરી બેઠો અને એના શરીર માંથી જે દુર્ગંધ પ્રગટાવી આવે કુતરા માથા પછાડી પછાડી અહીંયા આવ્યો રૂપ અને આ બધા રૂપમાં જે દિવસે હું તમે હરીને જોઈશું તે દિવસે ભક્તિ સફળ થશે બહાર આવી રીતે જ આપણી આજુબાજુના પ્રસંગો જ લો ને આપણે દૂર જવાની ક્યાં જરૂર છે આપણે તો સંતો થી ઘેરાયેલા છીએ આપણે તો કવચ છે ચારે બાજુ આમ કોક આ બેઠો અહી કોઈ આ બેઠો આ બધાની વચ્ચે આપણે સુરક્ષિત છીએ બા સંત ને સિંહ ની પ્રસુતા દેવી આ ભૂમિનો ટુકડો બહુ જ મહત્વ ભૂમિ બધી જ મહા પણ છતાંય આપણું આપણું ભાવ નથી પણ આપણે ક્યાં હરિદ્વાર લેવા ગયા તા મંત્ર આપણે તો આપડા ગામડા ની ધૂળ માં ફેર્યા છે આપડે કવિતા આપ જ લખ્યું કે કબૂતર ઉડ્યું કચ્છ થી કબૂતર રોકાતા છે મુંબઈ અમદાવાદ માં એક દિવસ રોકાય એક દિવસ ગાંધીનગર માં રોકાય એક દિવસ આમ રોકાય મહેસાણા એક દિવસ આમ આમ કરતું કરતું પો આખા મુંબઈ ને પરિક્રમા કરી મોટી મોટી અટારીઓ ઉપર આંટો મારી વાલું ને લાગ્યું પોતા પણ ઉસેલી થી બાય રોડ મંબા પછી વચ્ચે એક ગુરુ દ્વારા આવે છે શું આપણી સંસ્કૃતિ ક્યાં ક્યાં પહોંચી છે મને કેમ બાપુ શું છે મેં કીધું લીમડો આટલા વખત અહીંયા અમે મહિના દિવસ થી છીએ અમારું કઈ જાડવું જોયું નહિ ને આ એકલો આવ્યો ક્યાંથી અમારી સંભાળ લેવા ગાડી રોક અમે બેઠા લીમડા ને પ્રસાદી નો કર્યો અમે આપણી વસ્તુ ભલો સાચ